બાકી આ બાદ કરે છે બીજો કોઈ આવડી આવડી ગાળો ચાલ્યા જ કરે બધું આમાં તો શ્રી ક્લેશ આપડે શી રીતે ક્લેશ જશે તણું જેને ક્યાંય ક્લેશ ભાગ્યો ને તો બીજું કહ્યું આત્મજ્ઞાન ના થાય તો નથી ક્લેશ ભાગ્યો એટલે કોઈ પણ કારણે ક્લેશ ના થવા દે આત્મજ્ઞાન ના થાય તો એ તો બહુ મોટી વસ્તુ છે એ તો હિમાલયમાં એટલા સારું લોકો ભટકે છે આત્મજ્ઞાન કરવા માટે પણ એ થાય નહીં જલ્દી ક્યાંથી થાય એનો માર્ગ મળવો મુશ્કેલ વસ્તુ ભટકે <laughs> <laughs> <Mujua hai, Kuraisha. laughs> <laughs> <laughs> બધા ધર્મો એક એક ધર્મ સડેલા છે એમાં કોનો હારો કહીએ આપડે આ કયું પ્રમાણમાં જે છે એ આ છે એના કરતો જલારામ બાપા ને પાછળ જોયો બધા જન્મ સડેલા કોઈ સારો ધર્મ તો હોવો જોઈએ કયો સારો સારો સારો ધર્મ તો ક્લેશ ના કરાવી કાઢો એનું કઈ નામ હશે ને પુસ્તક વાંચે છે બિલકુલ ઓછો ક્લેશ ક્લેશ સમાધિ સમેદરી કરે કરે આજે ધર્મ આજે બીજા બધા ઠેકવા જ નથી ધર્મ જ વાત જ નથી એમાં રામાનંદી આદી ધર્મ છે એનું આદર્શ જીવન ભાતૃભાવ પછી એક આદિ ધર્મ છે એમાં ભાતૃભાવ પછી એક પત્ની વ્રત પછી સેવા ભાવ સેવા ભાવ એવા બધા જે સિદ્ધાંતો છે હનુમાન ની ભક્તિ એવા બધા ટલાડવા માટે કરવાનું છે કરવાનું છે અટકતો નથી તો કોના કેવાથી કોના થી અટક છે રાખી દુનિયા નો ક્લેશ અટકે નઈ એટલે અમુક માં આપનું અટકે બધા નો કઈ અટકે નહીં બીજા થયો હોય તો પેલો સાચો ધર્મ તો પોતે ઉપસ્થિત કરેલો કાલ થી તમે નક્કી કરો જો સુખ જોય તો લોકો દુઃખ આપો આ નક્કી કરો ને એ સાચા લોકોને પૈસા હોય તો આપડે એને સમજણ પાડીએ ભૂલ ચુક થતી હોય ક્યાં સમજણ પાડીએ ખુલાસો કરી આપીએ એને અડચણ થતી હોય તો ઉકાલી આપીએ પૈસા હોય તો આપણી પછી ડોલર આપીએ સુખ નો માર્ગ જ એક જ છે તમે બીજા સુખ આપો જીવ માત્ર ને જો બધા બધા જીવને ના અપાય તો મનુષ્યને આપો જો મનુષ્ય સુખ આપો તેનું ફળ સુખ આપશે અને દુઃખ આપશે આપણે અમદાવાદ ના પડે કે આપડે સુખ આપીએ તો સુખ આવે ખેતરમાં ઘઉં તો ઘઉં આવે એમાં બીજા ના ધર્મ ની શું હબજા બીજા બધા ધર્મો તો હરકાય છે બધા ઠીક છે બધા હું હું વેપાર ચાલે છે ધર્મ નામે બાકી આ પોતે શરૂ કરવું જોઈએ તો થાય એવો ધર્મ શરૂ કરવો છે આગળ દર્શન કરાવો કોને રાજુ કહે છે એમને શું કરું છે દર્શન ના એ તો પૂછતા હતા સ્વામિનારાયણ પૂછતા હતા નઈ બધા ધર્મ હરકા છે બધા વેપાર છે બધા ધર્મ વેપાર જો વેપાર હોય ને એ ધર્મ પાછળ આ ધરા વેપાર નથી તો આગળ પૈસા ખવડાય ભોજન કરી ખવડાય કર્યા મંદિર અત્યારે અમુક પોતે કરે નવા દવા આવ્યા પછી શું કરે ઊભા કરે બધા ઝઘડા અમારી કોઠો કેસો ચાલે છે આપડે તમારું ભાગ્ય બધું દર્શન કરાવી દેક્ષા માથે પડીને મોક્ષ માગવો છે અમે તો બધા માથે પડી મોક્ષ માગીએ છીએ દાદા તમને મોકતા પેલા ખોઈ તો નઈ નાખો ને આપીશું આપણા ધર્મ માં મીઠ ખાવાની કેમ ના પાડી છે બીજા બધા ધર્મ તો ખાવાનું કે છે આપડે વેજીટેરિયન છે ियन तेज छूट आप क्षत्रियों छूट आप मरघी बरखी बकरी मन में कशु एना दी न पे तो छूट आप અને જયારે ભય પામે એને તો એડવાનું ના પાડી તમે જેમ શાક સમારો છો ત્યાં તમને કઈ મન મન મંદર ભય લાગે કે છો દૂધી સમારો છો રીંગણા ગલકુ આ બધું સમારો છો તો સાયથી અને આ સમારો એને જે અસર ના થાય આપણને તો એ નુકસાન થઈને કરે નઈ ફાયદો કરે અને અસર થાય તો નુકસાન કરે હાર્ટ ઉપર અસર લાવે मीट, मीट है। भाव तो काम बढ़ा अपना धर्म तो सुंदर धर्म समझे બેફન પડેલો હિન્દુસ્તાન ગાવાય આ તો બધા બાબા કેવાય આ રેગનવારી પર બે વાર પડી રહે તો વાત ના સમજે આ ભાઈ ને એક કલાક માં સમજાઈ ડેવલપમેન્ટ છે બાધી બુદ્ધિ બઉ ભારે આપણા લોકો જીવન એવું એવું લખેલું છે કારણ કે શાસ્ત્રોમાં હાથ ને અસર ના કરતા એવા જીવો અસર ખાવાનો અધિકાર આપડે આ ઘઉ બાજરી ચોખા એના આપડે આવડે દુધિયા હોય કાપીએ કરીએ આવડું મોટું કોરું હોય કાપીએ ને ત્રાસ નથી પામતા આપડે એમ કે ઘઉં ઉકાળીએ ગાયો બેસે બકરી બકરી ના ખાય બકરી એ મંસાહ ના કરે જાનવરો કેટલા હોય છે કુંડ હોય છે તો વાઘ બિલાડા એ બધા કૂતરા કૂતરા બધું ખાય છે અને માસાહાર કહે ને ના ખાય છે આજે છેલ્લું રિપીટ કરો ને તમે કઈ કહ્યું કે ખાય નહી જાનવરો છે ત્યારે આ ખાય નહી માંસાહારી કોઈ ખાય નઈ અને માંસાહારી નથી એવા એ બધા તે બધા ખાય સાહારી નથી ખાતા એમ કે આપડે ગમે ગામ કબૂતરીઓ બનાવેલી કે આ વિચારું શું ખા બધા જાનવર જીવડા ખાઈ જાય એ જીવડું ના ખાય પવિત્ર ધ્યાન હોય કેવાય માણસ હિન્દુસ્તાન હોય તેમાં એને કાપવાનું કર્યું કાપતો ત્યાં આવે ને તો આવે નઈ ગભરામણ થઈ જાય લોહી પડ્યું હોય ગભરામણ થઈ જાય રાજુ પૂછે છે તેને પૂરું ખવડાવવાની શરૂઆત હોવી જોઈએ આપડી જેટલું ખવડાય ને એટલું બધા દૂધ નીકળે એટલે એ લોકો પાડવી પણ ધારે પછી આ જંગલી ગાય દૂધ પાડવું વધારે એટલી જ આવે બધા આવે ને બધી ઘણી ચીજો ખાવાની છે બાકી આ બકરી બકરી ના બાબાનું માઉસ ખાશે ને તો કોઈ દાળ આપડા બાબા ખાઈ જશે હું તો પ્યોર વેજીટેરિયન છું પણ આ તો જાણવા માટે પૂછું ના નહીજો ભોગ ને જેને જેને કહ્યું ગુજરાતી મંત્ર નો અર્થ સમજાવો સ્ત્રી મંત્ર નો અર્થ સમજાવો નમવારી અંતાળમ એટલે હરિય એટલે દુશ્મન એટલે ક્રોધ માર્ગ મા એને જયારે નાશ કર્યા એમને નમસ્કાર કરું છું શું એટલે દુશ્મનો દુશ્મનો નાશ કર્યા એટલે સરડીપુ એને નમસ્કાર કરું છું સમજ પડી નમો સિદ્ધારમ એવું નાશ કર્યા પછી છોડીને પણ સિદ્ધ ગતિ એમને પણ નમસ્કાર કરું છું પણ આત્મજ્ઞાન થયા પછી આ આ સાધુ અર્થ જ નથી આતો ખાલી લેબર છે આ તો બોર્ડ મારી પછી નમવજાય ભણે છે અને બીજા ભણાવડાવે છે તેને નમસ્કાર કરે અને આત્મા દા સાધે તે લોકો નમસ્કાર કર્યો હોય તેના એ પાંચ નમસ્કાર છે જે હોય તે બધે નમસ્કાર પોઈ આપણા સર્વ જાતના પાપ ને નાશ કરનાર મંગલા બધા મંગલોમાં પ્રથમ મંગલ છે કેમ નમો ભગવતે વાસુદેવ વાતદેવ નારાયણ જે નર્મદા નારાયણ થયા નમસ્કારણ સ્વરૂપ થયા છે હારું ખોટું છૂટી ગયું છે તેને નમસ્કાર કરું છું સચિંદ બીજું અસત્ય સદન અસત્ય છે સાચી વસ્તુ નથી આ સંસારમાં જે સત્ય છે ને એ સાચું નથી મુસ્લિમો ખોરાક તો સત્ય જ છે પણ લોકો આ સત્ય બધું બદલાયેલું હોય જાત જાતનું અને સત એટલે તો સનાતન કેવાય એ કોઈ સત્ય ના થાય સત એટલે જ્ઞાન દર્શન અવિનાશીત જ્ઞાન દર્શન અવિનાશી જ્ઞાન દર્શન અવિનાશી જ્ઞાન અવિનાશી દર્શન એજ આનંદ જ્ઞાન દર્શન આત્મદર્શન છે તેમાં આનંદ થાય જેને આત્મા નો કસર થઈ ગયો આનંદ થાય એ તો કરવા લલિતભાઈ નો ફોન આવેલો કાલે સચિદાનંદસવાસવાસ ઉપવાસ કરી છોકરાઓ છે બેન પૂછે છે ઉપવાસ કરીએ એનું મહત્વ શું એનું ફળ શું બીજું જાગૃતિ વધે આખો દારૂ ખા ખા કરે દારૂ ચડ્યા કરે દારૂ રોક્યા ચડ્યા કરે ઉપવાસ કરવા જાગૃતિ વધે તો જાગૃતિ વધે તો આપડે સમજાય કે જગત શું છે થોડો મોહ ઓછો થાય ઉપવાસ કરવાથી દારૂ આ ખાઈ ને દારૂ થઈ જવાનું વસ્તુ છે ઉપવાસ પણ જેટલા થાય એટલા કરવા વધારે નહીં કરવા નાનું જેટલા આપણને બઉ દુખ ના આપે એટલા કરવા એકાદ બે શું સર અને ફરી કરવા પંદર મહિના પછી ફરી કરવા બઉ એ કરી દારૂ થાય છે આ માઈલ હોય છે મોહ ચડે ખાઈ ભવન બધું ભૂલી જાય બધું આખો દારૂ કોણ છે એનું ભવન જ નથી ને તેથી આવો આગળ જોતા આનંદ થાય ને જોતા આનંદ થાય એનું કલ્યાણ થઇ જાય શું કયું અમને જોતા સમાધિ થાય એવું પણ એને હાથમાં સીધું હોવું જોઈએ આખો હાટ છે જોતા ની હાથે સમાધિ થઈ જાય એવું છે સમાધિ મળીએ છીએ સમાધિ વાળા જોઈએ સમાધિ થાય આપણને અમને ગાળો પડે તો સમાધિ જાય નઈ માર મારે તો સમાધિ જાય નઈ તમને તો ગાડો ના ભરે તુખ પડે નહિ માની મારા બે છોકરા છે મોટેલ છે હાર્યું છે પછી એક બે મહિના ના ચાલે કકડાટ હવે કકડાટ ને બુદ્ધિ જોઈ લે કે આ મોટલ બરોબર ચાલતી નહીં ફેરફાર થયા ગયા શરીર માં બહુ ફેરફાર થયા ગયા પૂછો કે નિવેડો આવે અમેરિકા દેશ માંથી પ્રશ્નો ઘણા છે તારે આપડે જોઈ એ પ્રોબ્લેમ ઉભા થાય છે ને નહી થતા જયારે ખબર પડે બેન કે અમુક ધર્મો માં સ્ત્રીઓનું મોડું ના જોવાનું એમ કે છે અમુક ધર્મો સ્ત્રીઓનું મોડું નહી જોવાનું એવું કે છે તો એમાં સ્ત્રીઓ નું અપમાન કર્યું ના કેવાય કેવાય પણ શું થાય પુરુષ ને પેટે થયા છે તો શું થાય એમ માન્યું હોય ને કે આ સ્ત્રીને હું જોઈ તો મારું મન બગડી જશે તાર મજ આ સ્ત્રીઓ નઈ ને આ જાનવરો સ્ત્રીઓ જોઈશો જોઈશો તો ખરા એ તો મન બગડ્યા વગર રહે બધા જોડે ફરતા ફરતા મન જાય જોઈએ કેવું આપડે કસરત કરતા આપણે ના કહેવાય ઘેર બહેરી છોકરા મુખીને બધા નાસી ગયા હોય એનાથી આપણે ચીર નાખી રહી બહરી બે છોકરા મૂકી અને હિમાલય માં નાઠો હોય છે તે ઝુપડી બાંધે પછી ગુલાબ નો છોડ રોપે એક તુલસી નો છોડ રોપે હું આ બે ઘંટ ને બે છોકરા બહરી ત્રણ જે ઘંટ હતા ત્યારે બધા બધા બધા ઘંટ વરગાડવા મળ્યા તો આ મમતા છોડીને મમતા પેથી ઘટ વરગાડે મળે ગુલાબ ને તુસી પછી ઉંદો જાય નવરો પડ્યો સંસાર ઉભો કઈ નાખ્યા ને ઉપાથી ઉપાથી આધી યાદી ઉપાથી નવરો જ પડે ને આધિ યાદી ઉપાધિ આખો દાડો કરે સાધુ ને ફિકર વાત મુક્તિ મેળવો શું કરવું જોઈએ આધિ વ્યાધી ને ઉપાધિ માંથી મુક્તિ મેળવવા માટે શું કરવું જોઈએ આપણે કોણ છે જગુભાઈ જગુભાઈ જગુભાઈ તો તમારું નામ છે નહી કે ખરેખર તમે જગુભાઈ છો એને તમે કહો કે બધા ખરેખર જગુભાઈ છો આ ખરેખર મારી જો વિશ્વાસ રાખજો એટલે પછી ચીટીંગ કર્યા કહેવાય બધાને ચીટીંગ કરે એટલે ખરેખર તો તમે જેમ છે નામ પહેલું તે ઓળખવાનું સાધન કે જગુભી આયા પાયણા કોણ તકે જગુભાઈ ભણ્યા કોણ તકે જગું ભાઈ નોકરી કોણ કેસા જગુભાઈ અને તમે જોડે માય ને બી જગુભાઈ ને એવું ના જોડે ને એ બી જગુભાઈ के हुँ कौन जानू के भाई पूछे हूँ तब कहो अमे ये तो को जाना है। को जानू तो भगवानी कृपा उतार કોઈ વખત હોતું નથી કોઈ કાળે હોતું નથી એ દાર વાત જ હોભેલી ના હોય કોઈ દાળે આ વાત વાંચેલી ના હોય વોબળી ના હોય કશું હોય નઈ આ તો કોક મોક્ષ દાતા પુરુષ નો હોય તારે મોક્ષ નું દાન હોય તારે મળે મારા સવાલ પરિચય મેળવાનો પરિચય મેળવવો છે દાદાનો પરિચય જાણવો છે જેના શરીર શરીર ના માલિક થયા નથી એક સેકન્ડ એ પણ મન ના માલિક થયા નથી વાણી ના માલિક થયા નથી એના શરીર થી જુઠા પાડોશી તરીકે રહેશે अठावन सूरत न स्टेशन स्टेशन अजायब विज्ञान से <coughs> કોઈ કાળે હોતું નથી એવું છે તાર પછી ધંધો ચાલુ હતો હિન્દુસ્તાન માં ધર્મ ના માટે જવા આવવાનું તે પ્લેન ના ખર્ચા એ બધા અમારા ઘરના અહી ફક્ત આઈએ છીએ તે અમને શર્ચ કરી કે અહીને માટે હું ચાલે આપું તમારે લેવા પડશે આવીને મારા ગુજરાતીઓ છે એ બધાનું કલ્યાણ કરી નાખો શું એટલે ખર્ચે છે દસ સાલ આવો તમે ઓળખો છે પટેલ ઓખરી ના એ સોળ વર્ષ ના સોળ છે અમારી જોડે એમને કાયમ સુખ થઈ ગયું ચિંતા થાય નઈ બધી ઉપાધિ રહી નઈ ચિંતા ના થાય બધી હું સાડી મહિના છે અને મોટેલો વધતી વધતી અત્યારે ત્યાં જ છે ને એ મારી જોડે ફર્યા કરે છે વાર લઈ લોબે છે ચાલીસેક હાજર માણસ આવ્યા છે તે પણ કલદાર કેવા બધા માણસો કલદા એટલે આ ચાલી હજાર માં કહી દઉં આગળ આ રોડ પર સુઈ જાઓ તો 8 કલાક સુધી રોડ બંધ થઈ જાય પછી મિલ્ટ્રી આવે અને મિલ્ટ્રી કશું કરી શકે નહી આજ્ઞા બધી આજ્ઞા એવા બધા ચાલી હજાર સુ રોડ કારણ કે એમને બધું સર્વસ્વ સુખ આપેલું છે જે માગે સુખ આપેલું છે જે માગે સુખ આપ્યું આજ્ઞામાં એક ના રે તમને બધું આખું સુખ આપી દે તમે આજ્ઞામાં રે કે આજ્ઞામાં શું પણ હા પ્રસાદિય માટે કઈ જાવ के इतना था है। माटे सु हैं आत्म, आत्मा अम करने कम कही देो अब कही, आओ, कही बोलो પછી લીફ માં બે હોક ના લાવશે શું ભાઈ ને તમારે કશું કરવાનું તમારે જો કરવાનું ના હોત તમને મોટેલ નું આવડ્યું નહી જાય એટલે મારે કરી હાલ અને તમારે કેવાનું કે અમે માથે પડેલા છીએ સાહેબ માથે પડેલા જ છીએ અમારે થાય તમારી પાસે શું વાત કહે એવું કેવાનું સર અને જેને કરી કરવું જ હોય તેને રસ્તો દેખાડવું શું કરું પોતાને જ કરવું હોય રસ્તો દેખાડવો પોતાની હોય પણ મેં તો મોટા મોટા મહારાજ બધા સાધુવાનું કેપેસીટી ના જ પછી બે ત્રણ દાળ પછી હારી જાય છે એટલે પછી મારે જાતે પછી કરી પડે આવે પડી ને મોક્ષ માગવાનો છે હાર્યું ને કે રે આવ્યા છે હજુ અત્યારે જે માગી લેજો પછી અમે જતા રહીશું કોઈ હા પછી કાગળે નહીં આવે ને આ જ્ઞાન શું છે તમને શું લાભ થયો ઉભા થઈ ને વાત કરતા ફાવત કરો ના ફાવત રવા દો <laughs> अड़सता <laughs> कोई दिवस दादा पे मांगवा आशा नही थे दादा ते मैंने हेल्प करो भौषिक रीते समझाया खरे कई हेल्प करे દાદાજી એ ભૌતિક મદદ એટલી બધી સુંદર કરી કે મારા પ્રમાણમાં મને એનાથી બૌ સંતોષ છે અને ત્યાર પછી જેમ બને તેમ દાદાજી નું વધારે સાંભળતા ગયા આ ગાણા કહીએ છીએ ને કે કાલે કે પરમદારે દાદા જ્ઞાન આપવાના છે તો જ્ઞાન લેવા આવો ज्ञान शू एक दादा एकदम फंडल टॉप लेन कर मनन नहीं झीणी समझ पड़वी पड़े तो मेरी तो एकज भावना कोई भी व्यक्ति ज्ञान मैसे तो करोड़ो लाखों डॉलर जुण्य पा ત્યાર પછી દાદાની વસ્તુઓ જો ધીમે ધીમે તમે સમજો કે દાદા ખરેખર શું કેવા માંગે છે ભૌતિક રીતે બી આત્મિક રીતે બી તેમજ જેમ દાદા આત્મા ને છૂટો પાડે છે આત્મા બી આનંદ મારે ને સાથે રહેલું જે આ ભૂતગલ છે સરુલતા એ બી નિરંતર આનંદ માં રહે છે બસ શાળા મોટા ઇન્દુભાઈ પૂછતા હતા દાદા કે આ જગત શું છે આ જગત શું છે એનું બધું જે રહસ્ય છે એનું જે તત્વ જે તત્વો વિશે સમજાવો ને એમને ઇન્દુભાઈ જગત માં આ બધું દેખાય છે ને દેખાય છે બધું અવસ્થાઓ છે ટેમ્પરરી દેખાય છે નાકેશ થાય છે બધી અવસ્થા ટેમ્પોરરીમાનન્ટ છે પરમાનન્ટ તમે પોતે પરમાનન્ટ છો અને ટેમ્પરરી થઈને ફરો છો ટેમ્પરરી થઈને શાદી કરી ટેમ્પરરી થઈને પહેણા ટેમ થયા હવે જો તમે પરમાનન્ટ થઈ જાવ ટેમ્પરરીમાનન્ટ પણ તમે જાતને માનો ટેમ્પરરી કારણ લોકો ના સંસ્કાર તમે જોયા એવા તમને સંસ્કાર પડી ગયા એવી લોક રીત પહે ગઈ લૌકિક રીત ને અલૌકિક રીત જોઈ નઈ એટલે ઉદા સંસ્કાર ચાલ્યું બાપ થયો એટલે બાપ એટલે વિનાશી અને પોતે મૂળ જે જાણતો નથી એટલે બાપ થયો કે છે શું કહ્યું આ દૂધી બાપ થતી નથી પછી પોને પોતા દુધિયા પડ્યા કરે ને એમાં અમારી પડ્યા કરે બાપ થયો ઊંધા સંસ્કાર લોક સંસ્કાર માંથી જ ખૂટી ગયો આમનો જમૈ થયું મામા થયું અને કાકો થયું ક્યારે નિવડાવ આ ભૂલબુલામણી પેઠો ક્યારે પાછો ફસે The world is the puzzle puzzle of God has not this સમજાવવા માટે કહેલું છે ભડક માટે કે ગોડ ઇઝ ક્રિએટર ઓફ ધીસ વર્લ્ડ તે આ ફોરિન વાળા તો બરોબર કે છે એ કઈ ભડક માટે નહીં કહેતા એ તો એમ જ માને છે પણ આપડા હિન્દુસ્તાન ના લોકો છે હિન્દુસ્તાન ના ધર્મ તે પુનર્જન પુનર્જન પોતે કરે છે શું થયું છે પોતે કરે છે અને પોતે ભોગવે છે આમાં કરતા ભગવાન ભગવાન ક્રિએટર થયા નથી કોઈ ધારો ક્રિએટર નો અર્થ કુંભાય થાય શું થાય સમજ હોય એવું જો ના કહીએ તો સ્ટોર માં કશું રેરી લોકો ભગવાન નો ભય હતો તે છૂટી ગયો લોકો આ તો વિચારક માણસો તેને જ કેવાય કે આ ગોડ ઇઝ નોટ ક્રિએટે જેને વિચારક હોય એવા માણસ બીજા બધા નાખે તત્વ વિચાર કરવો હોય તેને મને બીજા લોકો કેવાય નઈ ને તો સમજ પડે ને